ભગવાન ના અસીમ જય જયકાર દા ભગવાન ના અસીમ જય જયકાર દા ભગવાન ના અસીમ જય જયકાર દા ભગવા અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દા ભ ભગવાન ના હસીમ જય જયકાર હો દા ભગવાન અસીમ જય જયકાર હો દા ભગવાન ના હસીમ જય જયકાર હો દા ભગવાન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 હસીમ જય જયકાર દા ભગવાના હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર દા ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય હો દા ભગવા ના હસીમ જય જયકાર દાદા ભગવાન ના છીમ જય જયકાર દાદા ભગવાન ના જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાન ના સીમ જય જયકાર દાદા ભગવાના હસીમ જય જયકાર દાદા ભગવાન નાસીમ જય જયકાર દાદા ભગવાન નાસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાન ના હસીમ જય જયકાર દા દા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના હસીિમ જય જયકાર હો દાદા ભગવાન ના સીમ જય જયકાર હો દાદા ભગવાન નાસીમ જય જયકાર હો દાદા ભગવાન ના સિંમ જય જયકાર હો દાદા ભગવાન નાસીમ જય જયકાર હો દાદા ભગવાન ના સિંમ જય જયકાર હો ખુબ ઊંડા ઉતરજો તમારા બધા માટે બહુ જરૂર નું છે જય સચિદાનંદ જય સચિદાન મજા વડોદરા મને વાત કરી બેવ જણા એને ઘર હાચાવાર રાખવી પડે નઈ આપડો શુદ્ધાત્મા નો ઉપયોગ કેવો છે એ પ્રજ્ઞા શક્તિ શુદ્ધાત્માની અનન શક્તિઓ માં ની પ્રમુખ શક્તિ એની મારફતે કામ કરી રહ્યો છે શું કહ્યું શુદ્ધાત્માનો ઉપયોગ બોલો આપણા બધા તે શુદ્ધાત્માની અનંત શક્તિઓ માંની જે પ્રમુખ શક્તિ છે જેને દાદા ભગવાને પ્રજ્ઞા શક્તિ કહી અને વ્યવહારમાં તેમજ ગીતાજીમાં તેમજ બ્રહ્મસૂત્રમાં અને આપણા ભારતના શાસ્ત્રોમાં તેમાં પણ આ શક્તિ સ્વરૂપે વર્ણવાયેલી છે બધા શાસ્ત્રોમાં અને આપણી પાસે એ શુદ્ધાત્માની સીધી શક્તિ ખુલ્લી થઈ છે જેને પ્રાગ કામ માં આવવા માટે એમની શક્તિ તો જોઈએ કે નહી આપણને એવું ડોક્ટર સાહેબ સમજાવે છે આપણને ડોક્ટર સાહેબ સાચી વાત ને ડોક્ટર સાહેબ ને પ્રજ્ઞા શક્તિ બહુ ગમે છે બધાને ગમે છે પણ ગાડી ઘેલી ચાલે તો એને હમ મોડું ફેરવી લેવું પડે આપડે એની શું લાગે છે મોડું ફેરવી લેજો કે નહી મારી જ મારા શરીર જોડે મારી જોડે રહેનારી મારી જોડે છું મારું જ અહિત કરું છું એમ કહીએ આપણે બોલીએ કે નહીત મારું કરું છું શું છે કઈ આપણે વાત લઈશું કયું એ ચરમ શરીર ની વાત છે પરંતુ આપણે ચરમ શરીર ની પ્રાપ્તિ ની સિદ્ધિ થઈ છે આપણને સિદ્ધ ગતિ સિદ્ધત્વ પ્રાપ્ત થયું એને ચરમગતિ ની પ્રાપ્ત થઈ आपनों बाकी रहे व्यार्यहाराष्य ना समझवा अपनी प्रज्ञाशक्ति जरूर समझी सकी एक पुतगल दादाएं कहू तो आप पुत्र बता भारत में सत्संग करे एमन काम वो જેમ લાગેલા છે સંઘ છે બેન એના જ નથી બેસાડોશી કહેવાય એને હારી રીતે રાખવા બા હા તું એને ત્રાસ ના આપીશો મહાત્મા શબ્દ એટલો બધો અગત્યનો છે આપણે એની ગરીમાં નીચે ઉતરે એવું ના આપણું વર્તન વાણી વિનય કશું હોવો ના જોઈએ પ્રકારનો મહાત્મા નો આપતા મહાત્મા નથી એમાં કહી શકશે નહીં બધા અને ત્યાં અરે આપડે બહુ સારું કહ્યું કેવું કયું બરોબર છે કેટલી સંખ્યા હતી એ તો હોય છે જ બે હજારસો તો કોમન થઈ ગઈ પેલા તો ત્રણ પાંચ હજાર બહુ થયા છે હિન્દી ભાષીઓ માટે ચાલો ચંદ્રકાન્ભાઈ આપ સમજી ગયા એ સમજવાનું જ છે આપણે સમજમાં લઈ લેવું છે આપણે એક પૂતગલ એટલે શું એક પૂતગલ એટલે ફાઇલ સ્વરૂપ હું છું તે બસ આટલું સમજી લેવાનું શું કહ્યું નથી અને ખાદી તો થોડુંક જાડું વણે ને એને જ કહેવાય પણ ઝીડી ખાડીએ ખાદી નીકળી છે અને અમે બધી જાત જાતની જાતો આવે છે હે અસર ખાદી થોડી જાડા જોઈએ અને ગરમીમાં ઠંડક આપે આપણને બઉ બોલ કરો તારી મમ્મી એવું કેતા હું કોઈના માટે ખોટું બોલો છું એ નહી કે ખોટું મારા માટે કેમ બોલો છો આવું મંદર બ નાટક બાજી કરે કરવાની મંદરભાઈ કરે અમારી જોડે કેમ ના કરે નાટકબાજી કરવી જ છું કિરીટ શું છો ખરું જીવન જે છે સાહેબ હે તો મિત્ર ના પડે મીતા મીતા ના પાડું છું રહી આ સાહેબને બહુ ઇન્ટરેસ્ટ છે તમે જાણો છો પણ એમની જોડે આટલા જેટલી વખત હવે આવતા જાય છે ને એમનો દીકરો બહુ મજાનો છે અને બહુ કામ કરવું છે આમાં આજે વિઝ્યુઅબલ વિડીયા વિથ ઓડિયો એમાં બહુ છે ડિસ્પ્લેમાં ફિલ્મિંગમાં પણ કઈ ફિલ્મિંગ હવે આધ્યાત્મિક ફિલ્મિંગ કરવી જોઈએ પણ એમાં વ્યવહારી રમૂજ હોવી જોઈશે શું હા कार बहु वस्मो थे, थे। थी गयो है बहुत वस्मो थी गयो है आप नेगेटिविटी एटेदात्म निषेधात्मकता एगर विधि आत्मकता एट्ले कि पॉजिटिविटी थी आपेटिविटी में कन्वर्जन आए पॉजिटिविटी तरफ जवालू टर्निंग पॉइंट अग्रम विज्ञान करके टर्न करके अवरो चालो हो सौरो અક્રમ વિજ્ઞાન આપણું તમારો તમે તમારા શિષ્ય છો જોતા સાહેબ શીખવાડે છે આપણને મારો ખરો શિષ્ય જ આ કાંતિ કે મોટા સાહેબ દાદા ભગવાન નો મોટા મોટો બોધ છે આપણને દાદા ભગવાને આપણને આપણા જ શિષ્ય બનાવી દીધા આજ્ઞા ધર્મ આ શીખવે છે આપણને જીતું આજ્ઞા ધર્મ શું શીખવે છે કે આપણે જ આપણા શિષ્ય છીએ અને શિષ્ય છીએ ના થઈએ ત્યાર પછી આપણે જગત ને શિષ્યવૃત્તિ જગત વિશે આપણી શિષ્યવૃત્તિ નહી કોણ આવ્યું તમારી સાથે ભલે ભલે શું નામ છે એમનું અભય એ તો મયુર ભગવાન ના હતા અહિયાં આયા લાગે છે આપણા ડોક્ટર જેસી સાહેબ વાહ વાહ દાદા ભગવાન ના અસીમ જે જે કરવા તો આપડે બધાને નમો મિત્ર ગાય બધાનો લોગો લઈ ગયો લાઈફ નો લોગો થઈ ગયો હતો શું લખવાથી નથી હોતો પણ અંદર થઈ ગયો છે તો અહીંયા છપાઈ ગયો છે હૃદયમાં છપાઈ ગયેલો ભગવાન આપણે પેલી ચૈતન્ય તત્વનું દ્રવ્ય એટલે બોલો એનો જ્ઞાનક સ્વભાવ पटेल साहेब एम दादा भगवान संबंधी એટલે કે જે એમને આગળ આવ્યા તે આગળ જ્યારે સત્સંગમાં નીકળી એમની ચૈતન્યવાણી દ્વારા તે રિવોલ્યુશન્સ તે રિવોલ્યુશન્સ જ્યાં સુધી આત્માના શરીરનું જોડાણ છે ત્યાં સુધી એ બુદ્ધિના લેવલે સમજવાના પરંતુ કઈ બુદ્ધિ તે દાદા ભગવાને બહુ સ્પષ્ટપણે આ કળયુગની બુદ્ધિની સામે એની સાચી સમજ આપી આપણને બાકીની ખામી છે ત્રીજી ચોથી આજ્ઞાની એમાં મુશ્કેલી થર્મ આમ તો પાંચ ફંડામેન્ટલ વાક્યોથી આપણને મળ્યો છે શુદ્ધાત્માના ખાતાના માટે જ બઉ અગત્યનો છે પડી ગઈ દાદા એ કહ્યું હા પણ તને ફાવશે બહુ સુંદર વાત છે જા તો કનુભાઈ એના વ્યવહાર લઈને આવેલો છે આજના વ્યવહાર છે બધા વ્યવહારમાં હું કનુભાઈ છું રહી શકશે વ્યવહાર એને બોલવું નહીં પણ એક વ્યવહારથી હું છું એની સમજ એટલી વિકસી જશે કોઈ પણ હોય સમજાય છે કે નહી ચાલો આપણે બીજી લઈએ હું શુદ્ધ નિશ્ચય શુદ્ધ આત્મા છું કેવા હું નિશ્ચયની શુદ્ધાત્મા છું બોલે પણ કેવળ શબ્દ બહુ અગત્યનો કેવળ એટલે ચરમદેહ ની દશા છે કેવળ સમજો કેવળ એટલે ત્મા સ્વરૂપે મારાથી થઈ ગયો છે મારા જાતથી થઈ શકે એવો નતો બીજા માટે ના કહી શકું પણ હું મારા માટે તો કહી શકું એટલે એવા નિશ્ચય મારા જીવન સ્વરૂપ હતા એમને મને નિશ્ચય કરાવડાયો અને નિર્ણય કરાવડાવ્યો તારે તો નિશ્ચય થયો નિર્ણય કરાવે નહીં ત્યાં સુધી નિશ્ચય ના થાય એટલે આપણે નિર્ણય ના થઈએ કે હું કેવો શુદ્ધાત્મા છું પ્રાપ્તિ ના થાય આ શબ્દો સત્સંગે શબ્દો નથી સત્સંગે શબ્દો નથી દાદા ભગવાન અસીમ કૃપા આપણા બધા પર છે અસીમ કૃપા એ કૃપા આજે સદેહ આજે આપણા दादा स्वरूप अमने कू छोला दीपक भाई आयो मई छड़े પાછલો દાડો ઘરનો હતો ને ત્યાં આગળ દોડીનો મેં ઉપર આવી ગયો દાદા આગળ ઉપર રહ્યો આ બે હતા બેન અને બે જોઈ લીધું ચાલતા જેઓ તમે કે છે હું આવું છું અને ત્રીજે દિવસે આવી ગયા છેક જયગઢ પાછું બોમ્બે આવવાનું જેટી તે જમાના રસ્તાઓની આટલી બધી હાલત નથી કોસ્ટલ બધા વેસ્ટર્ન ઇન્ડિયાના અમે રહ્યા બે ત્રણ ચાર દિવસ છેલ્લે રહેવાનું થયું પિતાજી સાથે ત્યારે એમના દશા હતી એમને બે છેલ્લા બે દિવસ દાદા હતા કોણ છે આવો આવો સાહેબ હા મારા સાક્ષી છે દાદા ભગવાન સાથેના ના નિમેશાને મિનેશ મિનેશ મહેતા મિનેશ મહેતા પધાર સાહેબ કેમનું રહ્યું તીવરી તીવરી એટલે ચેતનવંતુ ક્ષેત્ર નહી એનું ભાવના કેવી છે લલિતજીની ગુ ફેમિલી બહુ સારું છે એટલે આજ પ્રમાણે અહિયાં આગળ અને આવ્યા બે દિવસ હતા દાદા છેલ્લા દાદા એમના બે દિવસ રહ્યા પાંચમી જાન્યુઆરી મધર તો અંદર હોય બધા પરંતુ જોયું પણ છતાં એ ભાજમાં હતા એટલે પેલું કેલનપુર દસ માણસો કામ કરે છે એટલે એ ભાવના એમની હતી કેલનપુર દાદા તો જે અમારા પિતાજી બધું કોઈ પણ કામ લાવે આ કરે કે આપણે આમ કરીએ તેમ કરીએ દાદા જરાક થોડુંક કહે કે આપણે શું જરૂર છે હવે પણ ધીમે નહીં કે સારું કરો જાઓ દાદા વ્યવહારમાં આપણા બધા મહાત્માઓ જોડે રહ્યા છે દરેકે પોતાનો જેટલો પરિચય છે જેના તમે ખૂબ અંદર ઉતરજો તમારા સરપ્લસને તમને ટાઈમ મળતો હોય એમાં ઉતરજો બાકી આમ તો નહીં ઉતરાય તમારાથી આ વ્યવહાર ઉતરવાય નહીં દે અંદર અમને તો ખોન દાદાએ જ અંદર એવું મશીન ગોઠવ્યું હોય તેસઠની સાલમાં ને ફેબ્રુઆરી દાદા એ નજર એવી મારી કરી નાખી આ વ્યવહાર તો બધો બે ધારી તલવાર જેવો છે એવું છે મજા આવે ને વ્યવહારમાં બધે બે ધારી તલવાર બધું સમજાય છે ને ખરે આ મિનર ક્યાં ભટકતી હતી એવું લાગે કે નહીં એમાં આપણે કોઈને દોષ દઈએ કે કોઈને લીધે ભટકતી સમજાય છે તો આપણે કોઈ ના સમજાય આપણે દરેકને પોતાની રીતે સીધી સાધી વાત એટલે છેલ્લા શ્વાસ જોયા અને જેમને આખો જીવનનો સથવારો હતો એવા વ્યવહારમાં અને પછી એમને જ પરમાત્માનું પોતાનું જ દર્શન આપ્યું હવે કરવું શું તો તકલીફ પણ એ ગોઠવું મશીન એવું ને પરમાત્મા સાહેબ દ્રષ્ટિ જ નહીં તે એક આપતા પૂછે એમને હમ આપતા કે દાદા આપ કહો છો ઘણી વખત આમ દે વનથી અમારી કે દાદા તો આપણે દાદા વ્યવહારથી આપણી જોડે હતા અને નિશ્ચયથી આટલા આ છે તમારે તે દ્રષ્ટિમાં ત્યારથી અને આટલા ટાઈમ ગયો એ તે વખતે ભરૂચમાં સર્વિસ કરે આપણા વડીલ આપણા આપતા પુત્ર સાહેબ ટેકનિકલ અને કરે શું નહીં કોઈ એમાં જરા આમ તેમ નથી થયેલો વ્યવહાર ગમે તેવું આવે મને લઈ જાય છે પણ એમની હાજરી હતી તારે કઈ ન હતું પછી અને એ જ સમજી ગયા કે કનુભાઈ ને અનુભવની જરૂર છે ચાલવાનો અમે સિમેન્ટ નું કર્યું એમની ભાવના નહી એતો કે છે આટલું બધું હતું તમારા મોટા દીકરા ને એમને કહ્યું કે બરોબર એમની હાજરીમાં તો બોલાય એક અક્ષર ચંદ્રકાંત નતા બોલ્યા પણ છતાં બધા બહુ જાણતા નજીક ના હતા બધા જાણતા હતા કે દાદા દાદા જ બોલે છે એવો બધાનો અનુભવ હતો આપતા પુત્રો મજા પરંતિ ની વાત ચાલે ઘરે જાય ને સમયસારજી ચંદ્રકાંતુએ અને એક વખત દાદા જોયું કહું કે આ દેવતા હાથે ના પકડાય ઊંડા ના ઉતરો ના પકડાય એને ચીપીઓ પણ મોડું શું નહીં ગયું એમનું એમને ત્યાં બહુ જાય કઈ ગઈ છેલ્લા શ્વાસ મેં જોયા અને કનુભાઈ અંગૂઠા ઉપર આવી સીધા જ બે છેલ્લા શ્વાસમાં સ્ટેબલ થઈ ગયા ક્યાં જાય છે દાદા ભગવાન જાય છે શું જાય જાય છે એવા દાદા ભગવાન ના એમનું આવન જવાનું જ બંધ થઈ ગયું હતું અને આ જીવન હતું તરત જ થઈ ગયા ઠાકોર અંધેરી વાળા છે ને બહુ આનો અનુભવ કરે કે એનો અનુભવ ઠોસ મારી જોડે દસ બાર ફર્યા ને વરસ સુધી દસ બાર વરસ ફર્યા એટલે અમે કહીએ છીએ કે દાદા ભગવાન આપણા બધાની સાથે છે આપણે જ્ઞાન પામ્યા છે એટલા માટે નહીં પરંતુ દાદા ભગવાન તો જીવ માત્ર જોડે અભેદ થઈ ગયેલા હતા એવું હતું એમને પણ કુદરતી જ હોય હંમેશા તો ઘણી વખત પ્રશ્ન થાય છે શું ભગવાન હોય એમને વાલા હોય એમની સિફારસ ચાલતી હોય આવું બધું પ્રશ્નો જનરલ વ્યવહારમાં બધાને થતા હોય છે કારણ કે ઘણાને સિફારસી ભગવાન લાગે ઘણાને પક્ષકાર પક્ષકારી થતા લાગે કોઈને પક્ષ લેતા સારા સારા ભેજા હોય પણ છોડે નહીં એટલે આ શરીરમાં આપણું મસાલો લઈને એની બહુ સમજવાની કોશિશ કરવી અને કોઈને ભેદ પડે એનું નિમિત્ત ના બનાયતા રહો તો આજ્ઞાધર્મ એટલું અદભુત સમજો તમે આવશે વ્યવહાર બધો તમે કેમ આવશે અમારી આગળ આવે છે ને તમને શું લાગે છે અમારી આગળ શું શું વ્યવહાર નહી આવ્યો હોય બોલું કોઈને ખ્યાલ પડે દાદા આગળ જે વ્યવહાર દાદા એ મુક્ત કર્યા એટલે લઈને ફરવાનું રાખ્યું નથી આપણે એની જોડે રહેવાનું રાખ્યું આપણે હવે આટલી વાત છે છતાંય આપણો વ્યવહાર એટલો જલ્દી સમજવા નથી દેવો પણ આપણી ફુરસદને નવરાતના વખતમાં આનો આ પ્રમાણે એનું વિશ્લેષણ ચાલે આ બધું ચાલ્યા કરવું જોઈએ સમજાયું એટલે ચંદ્રકાંતભાઈ આ તમે જેસી પ્રશ્નો લાવે છે એવા ને તમને એટલે જ્ઞાતા દ્રષ્ટા એ પ્રમુખ શક્તિ છે શુદ્ધાત્માની અનંત શક્તિઓમાંની પ્રથમ પ્રમુખ શક્તિ અને એ સ્વભાવી હોય છે કેવી લક્ષણ શબ્દ અસલ છે સમજી ગયું પરંતુ લક્ષ બેસી ગયું છે આપણને બધાનું શુદ્ધાત્મા છું પ્રતિથી છે બધું વસ્તુ છે પણ લક્ષ બેસે છે જ્ઞાન ના થાય ત્યાં સુધી લક્ષ ના બેસે અને ત્યાં સુધી આપણે આપણે જૈન છીએ જૈન પૂતગલ છે જૈન વાતો કરીએ બધાને ગમશે પરંતુ જૈન વિજ્ઞાન જૈન નથી વિજ્ઞાન તો જીવ માત્રનું શાસ્ત્ર છે બહુ મોટું જીવ શાસ્ત્ર છે ઘણું મોટું પણ એ માણસ જીવ તરીકે માણસો માં વિકસ્યું હોય તેનું આજના વિજ્ઞાન કોઈ પૂતગલનું આજના વિજ્ઞાન સ્વરૂપમાં કોઈનું વખાણ કરવા જેવું નથી જરાય જરાય નહી વખોડવાનું વાત નથી કરતા અમે પણ વખાણ કરવા જેવું નથી એની વેલ્યુ મુકવા જેવી નથી જાણીએ આપણે આજે વિજ્ઞાન બધી બધી બાબતોમાં આ પૂતગલની બાબતોમાં કેટલો વિકાસ કર્યો એને અને આ શરીરમાં આપણે ડૉક્ટરો એમાં દવાઓમાં એમાં કેટલો બધો વિકાસ કર્યો છે એ છે બરાબર છે પણ એ ચેતન સાથેનું છે આ મોટી વાત છે અને જ્ઞાયક એનું લક્ષણ શું છે શુદ્ધાત્માનું જ્ઞાયક એનું લક્ષણ છે लक्ष्य बेसा वगैरह लक्षण थे ओरखाई नहीं ज्ञायक स्वभाव खुलो थक्ति खुली थी ए ज्ञायक शक्ति खुल्ली थी अपनी ज्ञायक शक्ति शू क्द आपने स्वभाव में रखा शब्द है जो स्वभाव अपन प्राप्त थोड़ा दृष्टि अपने के तत्व दृष्टि शू शु कहू शुद्धात्म तत्व दृष्टि આ રીતે આપણે સમજવાનું છે એનામાં રિવોલ્યુશનમાં આ બુદ્ધિના રિવોલ્યુશનથી જ આ છે બીજું કશું જ નથી એટલે દાદા કે છે અમારા બુદ્ધિના રિવોલ્યુશન તો કોઈ જગાએ પાંચ હજાર બોલ્યો હજાર બોલે અને કોઈને તો एक बे चार पांच आटा प फरता हुआ एट बधु ये साथ ना थी सके आ सहेब मू भ आप था बात करो तो एटली झड़प थी थाय से ध्यान अपवा बहुत ये करव पड़े पर आप कॉर्नर था तार बहुत मजा आए थे सांभर को करिए तेरे तो मैं कहूँ हूँ तो इच्छुच छू मैंने बदर्नर करी रीते चौकड़दमी को तरह व्यवहार जे जाता होने करो चलो હું તો કહું છું મજા આવશે તમને હું મારી મોટા નથી બતાવતો બહુ બહુ મોટા બતાવવા ગયા શું શું મોટાઇ કેટલી રીતે આપણે જાણવું આપણે એટલે આ ચૈતન્ય તત્વનું રિવોલ્યુશનની વાત ન કરતા આપણે વ્યવહારમાં આપણે આજ્ઞાધર્મથી આ બે દ્રષ્ટિની સમજ કેટલી સમ્યક થાય છે એમાં વ્યવહાર આપણો કેટલો સમ્યક થાય છે એના રિવોલ્યુશનની વાત સમજજો હવે સમજી ગયા બીજા પર જઈએ જાઓ ખબર પડશે તો સ્થુલ વ્યવહાર માં ખબર પડે તો ઘણી મોટી પ્રગતિ કેવાય બધા આગા થઈ ગયા પણ ખરા ખરા અને ધક્કો ના મારી શકે હવે સાસરીને વાલી કરવી પડે બધાનો પ્રેમ જીતવો પડે એતો હવે તમને તમને ખબર છે તમારી પ્રગતિ થઈ છે કેટલી પ્રગતિ સહેલી કે અરે દાદા કહ્યું છે આ વ્યવહારમાં જ્યાં વાલું લાગ્યું ને આપણે ભેગા થયા ને એકબીજા એ તો બીજા ને ગમશે જ એક પણ ત્યાં આગળ ચેતીને ચાલજો બહુ લપસવાની જગ્યા છે वहतु मुकवे गला लगी अमने वेहता मूक दे पकड़ी नहीं रख्य <laughs> हाजरी, मा, हाजरी मा तो ना, इतले ने व <laughs> નહી તો આવીને આપણું આપ્યું આજ્ઞાધર્મથી જીવવાનું મોટા મોટું લક્ષ્ય છે આજ્ઞાધર્મથી એટલે આપણું જ મન વચાનક કરવાનો વ્યવહાર એને આપણને જ્યાં જ્યાં અવલંબિત કરવા જતો જતો જાય વ્યવહાર ત્યાં આગળ આપણે તમને શું લાગે છે પણ એમાં વ્યવહાર અઘરા આવે છે નિવાય છે નથી રાખવા દેતા નહીં પણ અંદર અંદર રહેવાય છે એટલું તમે જો તપાસ કરશો તો છે રેવાય નું એના પર વધારે જાઓ એમ કઉ છું कारणियुग मे भागो तकलीफ करमीला शब्द बोलया वगर नो शब्द्रेशन कहवाये ના સમજ્યા તમે તમે કશું બોલતા નથી પણ અમે તમને બધું સાંભળીએ છીએ લો તમે બોલતા નથી તો એ જ કરું છું તમને સારી રીતે અરે સાહેબ એમને એટલા સુંદર રાખ્યા છે અથ્યારી ઉપર એવા ફાઇન હું તો જો એ બધો વ્યવહાર જોઈને ખુશ થઈ ગયો બહુ હા મારે તો બધું પાછળનો પરિચય બહુ વધારે થયો દાદા ભગવાન હતા તો હતા પણ અમારે અમારો બહુ સારો હતો ચાલતા હતો બધું દશા છે એટલે શાહ સાહેબ એટલા માટે પગલે કોઈ વખત દાદા ક્લાસમાંથી વહેલું બોલું મોડું થઈ જાય હા એક્ઝેક્ટલી બસ આપણા મહાત્માઓને આજ્ઞા ધર્મ જીવન એ આખા શુદ્ધ પ્રેમનું જીવન છે કારણ કે આપણી પ્રજ્ઞાશક્તિનો જ આપણે લાભ લેવાનો આપણી બુદ્ધિ શરીરની છે એ ગમે તે કહે પરંતુ શુદ્ધાત્માના પક્ષનું કહે એ બધું એનું આપણું અને શુદ્ધાત્મા પક્ષમાં આપણને એનાથી થોડુંક આગું રખાવા જાય એની પોતાની તરફ રખાવા જાય એ બધું આપણું નહીં પરંતુ એને અવગણવાની નહીં ખાલી એને જોવી દાદાએ જોવાનું કહ્યું છે દાદા જોવા ઉપર એટલો બધો ભાર આપતા પુષ્કળ ભાર આપતા જુઓ એ છે जोशो तो ये दाही थे जो वगैरह दाही नहीं थे ये बिचारी ये ये ये ये ये एक विपरीतपणू ए बधु आप आशा राखे कि जो हूँ नजरे नीती अवरी नजरे लिए ले अवरो भाग आ तो हमें नजरो तो मारों शुरू था मारों गुना नहीं आ गु कराने गुना करा गुना ने ना जुए अने ना समझाए कि आ मारों करायेलो गुनो गुनो के मुक्त थे आपको व्यवहार दृष्टि गुनो विपरीत बुद्धि गुनो आपने विपरीत कही वी सकता कर सत्संग वर्लो बहुत काम कर सत्याटिव बहुत आज जीवों एट बढ़ा चंचल बात कर વધુ વધુ વાત મહાત્મા મહાત્માઓના વ્યવહાર હોય બહારની જોડે હોય ગમે તે વ્યવહાર આવે હું તો બહુ બહુ સુંદર દશા છે એની આપણે સુધીર સાહેબને કહું ત્યાં સત્સંગમાં કહું બધા આપણા વડીલોને કહું આની દશા એટલી બધા જ જાણે છે અમદાવાદમાં બધા જ જાણે છે આવે છે એટલે ઓછામાં ઓછું બોલશે ચાલો આપણે આગળ જઈએ તો જ્ઞાન સ્વભાવ પર બહુ ચાલુ હા એને ટું રાખો એટલે વ્યવહાર ઉપર જ આવે છે આ જેને રિવોલ્યુશન કહીએ છીએ ને એ અને માહિર ભગવાનના રિવોલ્યુશન તો એને તો કોણ પહોંચે આખું કોઈ જીવ ના પહોંચી શકે પણ છતાં કેટલા લઘુભાવમાં કેટલી રીતે રહ્યા વિચાર કરો એક એક તીર્થંકર જોઈ લો તમે એમનું જીવન જુઓ ના મનુષ્ય માણસ બનાયા આદિનાથ આદમ કોણ છે શું બોલે આપડે ચાલીસ હજુ છે ને આવડતો હજુ વરસાદ પડશે ત્યારે પેલા પાંચ છ વખત તો મળશે આપણને નઈ પાંચ સાત આઠ વખત મળશે ચાલો બે સોમ ને ગુરુ બીજું કૃપાનો ફ્લો એટલે જ્ઞાની પુરુષની લોક કલ્યાણનો ફ્લો કહેવાય કૃપાનો ફ્લો બહુ સુંદર પ્રશ્નો છે એમના બધા આ કૃપાનો ફ્લો અને કૃપા ઉપર તો જેટલું તમે કહો એટલું ઓછું છે તે અમારા સુરેશભાઈને અમારે જીતુભાઈ આર્ટિસ્ટ છે ને આપણો સંઘનો અને રમેશ આવ્યો છે કે આજે ન તૈયાર થાય જાવ એક શું નામ ભૂલી ગયો તારું હેમંત રમેશને પેલું પગે બધું કેવું થયું ગયું સારું થયું ને દસ હા તે અમે એમની સ્ટુડિયો ઓપનિંગ કરવા ગયેલા રવિવારે બીજી તારીખ અગિયારમી એવી હતી અને અગિયારમી અમારે ઇન્ટરવ્યુ એનું કામ હતું ત્યારે તમે આવ્યા તા તે ઓપનિંગમાં નતા નહીં હા કોઈ હતું નહિ ને બીજું તો જંદી કાકા તો નતા તે વખતે મને લાગે એટલે થઈ ગયું બધું તમે દર્શન કહ્યું હતું ને તમે જરાક કરજો બધું બહુ સુંદર થઈ ગયું अद्भुत थी गोसायटी आखी सोसायटीए परमिशन आपी कारण के नामकरण कर नहीं तो स्टूडियो ए बिजनेस कॉमर्शियल थे, थे सोसायटी परवांगी एक मकान में नहीं आलती आपे शे? थोड़ी थोड़ी आप हे एट पर बधार मार करता कशु नहीं आते स्टूडियो એટલે બધા ખુશ થઈ રાજી ખુશી થયા આયા કરા બધા મુક્ત થયો એનું ઓપનિંગ કર્યું અને પછી આ કાલે ગયા સુરેજભાઈ આજે તો ફ્લાઇટમાં હશે અને એ કૃપાની બધી બીજી બધી અમારા સત્સંગની બધી ક્લિપો ભેગી કરી કરી કરીને એમને એક કલાકનો આખો ડીવીડી કાઢી એટલી સીડી કે લઈને આવ્યા અને બધું કહ્યું બીજું બધું આપણે ઓપનિંગ કર્યું તે બધું લઈને આવ્યા એમને ए आखी सीढ़ी मैंने विनती करी कि दादा तब फुर्सद काढ़ी जाजो आना फुर्सत कायम न हो व्यवहार में टाइम माले एट पी ल्यवहार एवं नहीं कि आपने एनाधारखे परंतु आप व्यवहार जोड़े जेवाई तभी रीते जरूर रहे आप नजीक नई होनी હવે એને ધ્યાન તો આપવું જ પડશે નજીક કેમ આવ્યું દીકરી તરીકે તું ના આપવું પડે તારું દીકરી થઈ સાસરે શું લેવા દેવા પણ આવે તું ના બોલાય મારાથી એટલે બધા સાંભળ દીકરી ગઈ એટલે કેવું આ તો કવિઓ અને લેખકો તો બધી બાજુ આમ બોલે ને આમે એટલે જાણી જઈને બોલતા નથી પણ એમનું એવું હોય છે કુદરતી પણ સમજ ના એને વ્યવહાર જ આખો એવું હોય છે બે ધાર્યું બે ધારો હમ અરે ગુજરાતીમાં પહેલા જમાનામાં આતો કે સાપનો ભાર એટલે બોલાતું સૌ બોલાય કઈ જાતનું દાદાએ આ બધી સમજ આપી આપણને આ તો લક્ષ્મી આ તો અવતાર શક્તિનો અવતાર કહેવાય પણ એ મોડેથી બોલવાનું નહીં બોલ્યા તો માર્યા જશો ખરેખર અને આંખો તો દેખાડ વગર દેખાડ્યા વગર રે ખરી આપણને તો આપણી અંદર આંખો છે ને દિચુ કેચ કવિરા છે દિચુ ને ખુલવા દો કેચ ને શિવને આડ્યો કે શિવને આડો બોલવાના એક સિંગલ ગુના થઈ ગયા છોત્ર સાહેબ પણ એમને અનુભવ મળે છે કેટલા બધા સાથે સત્સંગ કરે છે બધે છોકરાઓથી માંડીને બધા વિદ્વાનો બધાની સાથે Hmm? तो कृपा नो फ्लो कृपा एटी शुद्धात्मा दृष्टि अपना व्यवहार दृष्टि एटली बद खुद जो शक्ति के व्यवहार तो बोल गो अपने अपने शरीर नो भरेलो हूँ घर छोड़ी दूर घर न प्रसंग प्रसंग ना તો નથી આમ જ છીએ આજ રહેશે જોજો તે આજે આ દાદા ભગવાન આપણે આપણો અવતાર સ્વરૂપે પ્રગટ થયા ને એ આ સંસારીઓ માટે ખાસ કરીને થયા છે કારણ કે अनादि चालो ज मार्ग आयो न संयम ने, ने, ने त्यागी त्यागी संसार त्यागीओ बहनों त्यागी संसारी उपदेश आपे कि आ संसार में शू है सारू जो आ समझाश ए मार्ग तो चालों मुख्य मार्ग है मुख्य मार्ग ज परंतु ये वक्त ने आधार चाला है आजे कड़ियु गए वक्ख तूटी गय आखो ए मार्ग तो रहे मार्ग कोई दिवस बंद ना मोक्ष मार्ग बंद तो यार बंद था એને વ્યવહાર કર્યો એટલે જન્મ કવિરાજ ગાય છે ચાલશે કવિરાશ તો બહુ કુદરતી બક્ષીસ હતી દાદા મળ્યા ભેગા તો કવિમાંથી કવિરાશ થઈને જે બધું આ જગતને મળ્યું છે ને એટલું મોટું એમાં રિસર્ચ થાય એવું છે જબરજસ્ત રિસર્ચ થાય એવું છે પણ બધું ગુજરાતી નીકળ્યું છે એટલે ગુજરાતી તો બધા બહુ છે લિમિટેડ સંખ્યાઓમાં છે પણ બધાને કામમાં લાગે એવું છે શું એટલે કૃપાનો ફ્લો જેટલા જેટલા આપણે મન વચનકારની ફાઇલ સમક્ષ બુદ્ધિથી રહેશું તો પણ તટસ્થ ભાવે રહેજો એટલે આપણે એવું બધું છુપાછુપું પડેલું હોય એની આગળ પણ આપણે ભાવ તો તટસ્થ જોઈશે જ કારણ કે જલ્દી હજુ તમારી સામે આવ્યું નથી કશું એ તો ઉદય આવે ત્યારે બધું સમજાય બધાને ગમશે તો આવે જ છે ને બીનાબેન સમજી હા એટલે આપણે જ આપડા મન બધું બતાડ્યા કરે છે આ બુદ્ધિનું છે આ બધું છે અંતઃકરણ છે આખું એમાં તટસ્થ ભાવ આપણો હોવો જોઈશે એમાં એનો પક્ષ પણ નહીં લેવાનો અને એનો પક્ષમાં નથી એવી રીતે પણ નહીં રહેવાનું ત્યારે એક રૂપાનો ફ્લો શરૂ થાય છે એમ કે તો શરીર દરેકનું એટલું એટલા અંશે કામ કરતું થતું જાય છે એ જોવું જોઈએ તમારે તો જ એટલા ઇફેક્ટિવ કોઈને સત્સંગ વાણી એટલી ઇફેક્ટિવ થઈ શકે બાકી જ્ઞાનની વાણી જ્ઞાનની વાણી શુદ્ધાત્મા જે કંઈ બોલશો એ તો સારું લાગવાનું જ છે સમજાયું ને આજે વ્યવહારનું વર્ણન કરવું મહા મુશ્કેલ છે મહા મહામુશ્કેલ ભાઈ તીર્થંકર ભગવાનની હાજરીમાં મુશ્કેલ હતું પરંતુ કડિયોગ આવવાનું હશે ગૌતમ સ્વામી એ ના જાણે એમના ગણધરો ગણધર શું છતાં અગિયાર હતા બધા એમના ભાઈઓ હતા બેન હતા અગિયાર હતા પણ દરેક એવા અભેદ રહ્યા હતા અભેદ ભાવે અને દરેકનું પૂતગલ જુદું હતું અને પૂતગલથી બધા વ્યવહાર ને બધાની સમજો હતા जेनी पुतगलेमित्ते जे जे भागे प्रग समझे भेद नहीं आत आ कृपा ना, ना फ्लो है आखो समझा एटे कृपा शब्द ना जय होमु महात्मा जय राखे व्यवहार में जटलू होलून राखे बदुभव लाभ थे हूँ एम ना कही सकूँ कि आज अमे कृपा फ्लो ना मध्यम छाइम जात में बोली ना सकूँ શું કરો છો દાદાજી હજુ બેઠા છે ત્યાં ધીમે ધીમે આવવું પડશે આપણે એ સ્ટેજ પર બીજા નંબરની ફાઇલ છે તમારી હેલા નંબરની છે બે ભેગી છે પણ બે ભેગી માં દેખાશે તારે કામ થશે સાહેબ મોટા આજના પ્રકૃતિના આના પૂદગલના પ્રમાણે એવા બધા ભેર શેર મિક્સર વાળા થઈ ગયા છે કોઈનો પુરુષ સ્વભાવ દેખાવો આજે મુશ્કેલ છે પુરુષ સ્વભાવ એ કાળનો પ્રભાવ જબરજસ્ત છે કાળનો પ્રભાવ કર્મના પ્રભાવથી આવે છે જેવા કર્મોનું પ્રવર્તમાન સ્વરૂપ હોય આખું બધું એ પ્રમાણે તો કાળનું પ્રવર્તમાન સ્વરૂપ હોય કાળ સ્વયંવિતરાક છે શું કહ્યું નિશ્ચય થી વાંચીએ તો બધા બહુ સુંદર લાગશે શું એટલે આ કૃપા બહુ ગુજરાત છે એવી રીતે ના કહીએ પણ એવું સમ્યકતા પર આવું લાવવું એ કઈ જેવી વાત નથી એ વાત બહુ મોટી જરૂર છે બધાનું મળો સાંભળો વાતો કરો બધું જ કરો પણ તમારે તેની જોડે કેવું રહ્યું તો તમારા માટે સમજવું પડશે તમારા પોતાના હિતને માટે અને આપણે આજના વ્યવહારમાં બધું બહાર તો દેખાય તો બહાર દેખાયો ખરો વ્યવહાર જૂક્ષ્મ જ વ્યવહાર રહ્યો પણ હજુ સ્થૂલમાંથી નીકળીએ તારે ને એટલે ભૂલો કહી છે સ્થૂલ બોલો સૂક્ષ્મ ભૂલો સૂક્ષ્મ તર અને સૂક્ષ્મતમ ભૂલો આના પર બહુ મોટું વસ્તુ છે સમજાવ્યું આપણે જે પૂતગલ કારણનું કારણ નથી પરંતુ એ કારણનો કારણનો છે છે શું તમને ફુસાવજો એટલે કૃપા બહુ ગજબની વસ્તુ છે કૃપા એક કૃપા એ ડિવાઇન ફ્લો છે દિવ્ય ફ્લો દિવ્ય ફ્લોમાં એ બધાને એક્સેપ્ટ કરી નાખે એટલે દિવ્ય શબ્દ એની સામે કોઈ ઓપોઝિટ શબ્દ નથી બીજો એ યુનિલેટરલ છે એકાત્મ વાંચી છે આખો આ વાત બહુ જ તમે ગંભીરતાથી વિચારશો તો સમજાશે આપતો પુત્ર સાહેબ ગંભીરતાથી વિચારજો સમજાય છે કે નહીં બધા શબ્દોમાં વ્યવહારમાં એનો બીજો ઓપોઝિટ શબ્દ હોય જ હંમેશા પણ કૃપાનું નહીં ચડી શકો એને કૃપા કેવાશે આપણે ભગવાન ઉપર કેમ કૃપા છોડીએ છીએ ઈશ્વર પર કેમ છોડે છે બધા હં કૃષ્ણ ભગવાન પર કેમ છોડે છે આ રીતે અને આ બધા મોટા પુરુષો થયા બધા ત્યારે એટલા એ તટસ્થ ભાવે થયા તારે જ આપનું છે સમજાયું રાવણ આજે તટસ્થ ભાવે સમજાયો નહીં પરંતુ धर्म नो प्रकार समझी सके जैन दर्शन ऊंचा ऊंचा नहीं पर धर्म नहीं तीर्थंकर भगवंत नीज्ञान आत्मरूपी तत्व है कायम से अविनाशी है यत्व है एट अवस्था वगैर तो हो नहीं अवस्था वाला व्यवहार में तत्व एनी अवस्थाओं बधुद्ध अज्ञात धर्म आखो आज कहें बीजू कशु नहीं कहते के सादा वक्यों से व्यवहार दृष्टि से हूँ जैसी छू निश्चय दृष्टि हूँ शुद्ध आत्मा छू व्यवहार दृष्टि अलकाबेन मेरी धर्म पत्नी थाय पर निश्चय दृष्टि शुद्ध आत्मा है हूँ शुद्ध आत्मा छू शुद्धात्मा एक दृष्टि अभेद पर पूदगल जैसी अलका बेनुतगल भेद स्वरूप लगे पर दृष्टि एटली विकसी जाए हूँ शुद्धात्मा छू कि मैंने घरना बदा व्यवहारों ना लगे पे दीक ना लगे आ दीको जुदो न पड़ी जाए बता એટલે વ્યવહાર ની આંખો પડશે હા એટલે કૃપા તો ગરજબ નો શબ્દ શાસ્ત્રો શાસ્ત્રો રચાય એવું છે કલાક નું આપી ગયા બીજું ભેગું કરેલું એમને અમુક કૃપા પર તમારું કઈ કઈ કાઢ્યું છે એમને આગળ પણ નીકળી ગયેલું હમણાં મને હુસ્ટનથી ફોન આવ્યો શૈલેષાનંદજી આ પ્રકાશ અને ગીતા દેસાઈનો અને વાત થઈ થોડી અને કહે છે અમે તો હવે આ બધા ઘરમાં જ્યાં ટીવીમાં એનામાં આપણે કહ્યું ત્યાં બધા વિડીયો બધા સત્સંગના હોય ને એ જોઈ લઈએ છીએ એટલે આપણે ઇન્ડિયા અમેરિકામાં એનો ભારતનો સત્સંગ ચાલ્યો હોય એને અમને લાભ મળે સીધે સીધો સરીબહેન સ્કૂલમાં તો રેગ્યુલર કરે છે એવરી વીક कृपा तो बहु दिव्य है समझी एट बुद्धि नही चलावी मनुष्य मात्र ने जे, जे कहीं प्राप्त सारू नरसु गो એ કૃપાની દ્રષ્ટિનું જે ફળ મળ્યું છે અને એની દ્રષ્ટિ એની ત્યાં હતી તે કૃપા સ્વરૂપે સમજાઈ નથી એને આ બધા ફળ છે પણ પરિણામ તો કૃપાની દ્રષ્ટિનું જ છે ફળ આપણું માનેલું અને આપણું ધારેલું એ મળ્યું આપણને બધા જીતવાની ઈચ્છા હોય કોને જીતવાની ઈચ્છા ન હોય તને નથી જીતવાની ઈચ્છા બોલ જીતવાની જીતવું કોને કહેવાય ખબર છે તને જીતી જવું કેવી રીતે જીતી જવું નબળી મારા જીતી જાય તો હું જીતી જઉ કેવું એવું જ લાગે ને પછી એ જીતેલું કેવાય સમજું દાદા ભગવાને તો બધી ભલે એકલા રહો અમદાવાદ ગમે તેમજ જાણું પરંતુ આપણે કોઈ આપણું વાલું લાગે એવું જોવું એવું કશું જ નહીં ના કોઈ બોલ મળે છે કોઈ બોલે જ નહીં ના વાલા છે વાલા કોઈ બોલે એવું છે આજના જમા એટલું તો સારું ડાયું છે ફારો થાય છે ગરબડો બધી ગરબડો અંદર થાય પણ એ આપણે સંભળાવવી જોઈએ આપણને હ એટલે વિચાર સરખા વિચારવાળા મળવા આવે ને આમ તેમ થાય ને ત્યાં તો લપટવી છે હા જરૂર એમને ન કરવાનું નહીં પણ એમને એવી રીતે કે એમને સ્ક્રી ના લાગે પછી એનો સમય આવે તો તમને ભેગો થવા થાય જ ભેગા સમજ્યું પરંતુ આ બહુ આખરી વાતો છે બધી બાલાને વહેતું એ બહુ મોટી વસ્તુ છે શું કહ્યું બાલાને વહેતું મૂકવું સમજાય છે પકડી પાડી છે તું વાત હનરબા કહી ના શકે शू वाली नहीं मैं बोल कही ना सके जाने से मैंने वेहती मूक् दीधी दी तो क्या सुंदर हसीस नही मरा पर गुट आईम छीस मिनिटे तीजु केवल ज्ञान खुद पाइमिंगता એ ભડભ થઈને પછી છેલ્લે સિદ્ધ થાય આજ્ઞા ધર્મમાં તમારું જીવન જાય જે એમાં સમાય ગયેલો છે આટલું સમજી લેજો આમાં બહુ વિસ્તારમાં મજા નથી હકીકત મેં શ્રેણી ચાલુ થઈ ગયા શ્રેણી ક્યાં છે શ્રેણી એમાં ફાઇલ આપણે પ્રમુખ રાખવાની અને ફાઇલો એ બધી ગૌણ છે છતાં એને પ્રમુખ ગણવાની કારણ કે વ્યવહારમાં છો તમે છોકરો છે દીકરો છે પવિત્ર થયો એ બધા રમાડવાના બધું નહીં ખરું કે નહી બરાબર હા એટલે એને તો શૈલેશીકરણ બહુ છેલ્લી ક્રિયા છે એ બધી પણ એ આપણું પ્રોસેસ ચાલુ થઈ ગયો છે આજે આપણે ખરી આજ્ઞાધર્મથી જો જીવીએ તો આપણે શ્રેણીમાં મુકાઈ ગયેલા એવું આપણું જીવન જેટલા અંશે થયું એટલું જતા જશે જાઓ પણ એ બહુ શાસ્ત્રીય શબ્દ છે આપડો સ્વભાવ છે શક્તિ છે છતાં આ વ્યવહાર લીધે જે છે તે વ્યવહાર વ્યવહાર સ્વરૂપે મને નથી સમજાતો દોષ રોકાય છે મારું એટલે હું જ મને રોકેલો છું એટલે મને જેમ છે તેમ નથી દેખાતું એને દર્શન મોહ કયો દર્શનને જોવાની શક્તિ પોતાની કાયમની શક્તિ છે જોવાની અવિનાશી કાયમની જોવા ના દે જોવા જે અડચણ કરે અંતરાય કરે એ શક્તિ કહીએ એટલે દર્શન મોહ કયો મોટા મોટો એ જ એ બધા સંસારનો બધો મોહનો રાજા છે કિરીટભાઈ દર્શન મોહને રાજા કયો અને ચારિત્રમો કયો તે આખો ક્રમમાં જ છે બધો આ ચારિત્રમોના સુધારનો એ તો ટાઈમ અનુકાળ અને કર્મ અને શરીરની પરિસ્થિતિ અનુકૂળ છે એ પ્રમાણે ટાઈમ આધારિત છે ચટણીઓમાં રહ્યા હતા દાદા કે છે એ રીતે આપણે અને એ જ ભાષા રાખીએ આપણે તો ચા પાણી ના કરતા એટલે આજે આપણે આજ્ઞાધર્મ એવો મળ્યો ક્ષપકક્ષણીનો છતાં આપણી ચટણીઓનો રસ્તો ના જ જતો રહે ને એકદમ કોઈને બધા જે ભાવ એકદમ જતો રે અમારે આપતા પુત્રો એ નથી ગયો પણ એ જાણે સમજી ગયા છે પ્રકૃતિ સામે નહીં આવવાનું જે હોય તે ચાલે બરોબર છે પરંતુ આપણે એને જોવાનું કે તને આ તરુ આ શુદ્ધાત્માની દ્રષ્ટિ ખીલે એવું રાખજે તું એવું કહી શકીએ ખરા એનાથી ભૂલ થતી હોય પણ કહી શકીએ આપણે એટલું કરાય અને રાત્રિ ભોજન ત્યાં જ એમાં પડાય નહીં આ બધું શાસ્ત્રોની ભાષામાં નહીં પડાય તમારા પડવા જશો ને તો તો પછી બધાને આખું એ ભંડારો ખુલ્લો થઈ જશે બધો અને તમને એકાદ વખત કોઈ બોલશે જ નહીં સીધે સીધું પણ આ કોઈ બાબત એવી ના કરશો સમજાયું ને હકીકતમાં તો આ પાંચ આજ્ઞા આપણને મળી છે ને એ માય ભગવાનના સમયના જે સાધુઓ હતા સંન્યાસ માર્ગ હતો અને સંયમ માર્ગ હતો એમાં જે પાંચ મહાવ્રતમાં મુકાતા હતા એ સંયમ ઘર ને સંબંધો બધા છોડી દીધા પછી સંયમ માર્ગમાં મુકાઈ જતા એટલે પાંચ મહાવ્રતો એ કરીને વ્રત શબ્દ છે એ આજ્ઞા શબ્દ નથી વ્રત એટલે આ શરીરના પ્રકારોથી જીવવાનો પ્રકાર સમ્યક ડોક્ટર સાહેબ એવું જ કે બીજું કઈ આપ શું છો સાહેબ ના આપણે અમારું તો આ કૃષ્ણ કૃષ્ણ શું મંદિર શું કોઈ ધારો ઘણું બી ગયેલો જ નહીં તીર્થંકર શું મોક્ષ શું શબ્દ જ નભરેલો નહીં પણ દાદા પાજી લીધું શરૂ શરૂના વર્ષોની વાત કરું છું એટલે અમારે પ્રમાણ કરી લઈએ તમારી બા હું કઈ દ્રવ્ય જ્ઞાનની વિધિ થઈ બધું મન તો પાઠ પર બે હું તો પાઠ ને નમસ્કાર કરે આ સંસારી કપડા બે ના બે એવું કુદરતી થઈ ગયું ગો રાજગૃહ રાજૃહૃહ કોણ છે પેલા હતા તે વખતે પછી અમે જોવા ગયા જોયું ને બધું ફરતા પેલું અમને બધું મૂક્યું છે ને ઋષભદેવ ભગવાન તે આખું બધું એ બધું જોતા જોતા છેલ્લે અને પછી છેલ્લી કડી આવ્યા એમની જોડે હતા ને એ મને મૂક્યા હતા બતાવતા શીખવા સમજાવતા અને હા અને પછી એ જાતે જોડ્યા અને પછી એમનું એમનું જે અને આ જ આસનમાં એમને એક કલાક ની સ્થિરતા પ્રાપ્ત કરી અને બધા છેલ્લા ભણભર બરી જાય કરી દીધા છેલ્લા એક કલાકમાં જ બને છે એને બહુ ટાઈમ નથી લાગતો કલાક આજની ભાષામાં કહીએ છીએ શાસ્ત્રની ભાષામાં તો અડતાલીસ મિનિટ કે એમાંથી કંઈક ઉણું ઊણું થોડું ફોર્ટી એટ મિનિટથી આ કર્મની કર્મના બંધ થવાના ગણિતનું બહુ મોટું ઝીણી વાત છે ઝીણામાં ઝીણી કર્મનું ગણિત તો સમય વર્તી છે અને સમય લક્ષી છે પરંતુ આ આ કર્મ ના આ સારા કર્મય નતું પકડાતું સમજાયું એટલે દાદાએ કહ્યું આપણે બધાને મહાત્માઓને સમાધિ જ હોય છેલ્લી કોઈ શંકા શંકાથી તો આપણે મુક્ત થયા મોથી દર્શન મોહથી મુક્ત ના થઈએ ત્યાં સુધી આપણે નિશંકિત એટલે શંકા વગર ના થઈએ આપણી પોતાની માટે આપણી પોતાની માટે પણ શરીરમાં ભરાઈ પડેલી જેટલી છે એ નિકાલ કરવો રહ્યો આપણે કેમ ગંભીર થઈ ગઈ નહી સમજાયું તને કોના કોઈના કોઈના પર ઉપા હપાડું ચડશે તારાથી કે તારા પર ચડવાનું હપાડું સમજુ કે નહીં ધર્મ એ જીવન છે અને એ આજ્ઞા ના પારવાદ ના સંજોગોમાં પણ आप आज्ञा पार्वीत निश्चय में रहूँ आज्ञा धर्म तप है तप बाहर शरीर थी कहीं उपवास करवा शरीर की क्रियाओं नहीं थे अंदर थी कारण के अंतकरण तमने रहता संजोग अंतकरण सहन ना अरे आ जीव जता रहू होता करव पड़ते सहन शब्द हो खरीदे धीरज एटली जो अपने જીવનોમાં આપણે મહાત્મા પદ પામ્યા કબીર સાહેબ એવું બોલતા હતા એમના વખત કબીર સાહેબ કેટલા વરસ થયા બસો ચારસો પાંચસો વર્ષ થઈ ગયા છસો વધારે છસો પાંચસો જે થયા તે વખત કેતા માણસ જોવા મને બઉ તરસું છું પણ એનો દુકાળ પડ્યો છે માણસ હું કોને કઉરું જોઈએ દેખે દિલ ઠરે પડ્યા દુષ્કાળ એવી રીતે આ દુષ્કાર પડેલો છે આજનામાં વાત વાતમાં ફસકી જાય બધા આપણે વાણી ગમે તેના કરતાં સમજ બહુ કિંમત છે સમજ નહીં પણ સમજથી આપી શકાય છે બધા એટલે આપણે સમજ જ આપી શકાય આપણાથી પણ જેને જે પૂતગલથી જેના પ્રમાણથી હોય તે બધાને ફાયદો કરે જ ના કરે એવું નહીં પણ પોતે અંદરથી ગોઠવણી કરીને ઉપયોગની ગોઠવણી કરીને રહે તો બહુ આનંદ આવે હમ એટલું છે પછી તો દરમિયાન થાય તો દાદાએ કહું તો સવારે તું પાંચ વખત બોલ કે મારા પ્રાપ્ત મન વચન કાયાથી પ્રાપ્ત એટલે પોતાના મારા મન વચન કાયાથી આ સારા દિવસ દરમિયાન મારાથી કોઈ જીવ માત્ર મનથી પણ દુઃખ ના થાય મારા વાણીથી કોઈને દુઃખ ના થાય અને મારા વ્યવહારથી વર્તનથી પણ કોઈને દુઃખ ના થાય એવું પાંચ વખત બોલી દો એવી હે દાદા ભગવાન મને શક્તિ આપો એ બહુ અગત્યનું છે બોલવું જોઈએ એ કૃપા આખી કામ કરે છે બધી એ અનુભવ ત્યાં લેવા છે અને આ તો યુનિવર્સલ છે કોઈને પણ કહી શકો તમે કોઈ ધર્મ બાદ નહીં આવે જોજો પણ જે ધર્મ એના અસલ આ કારના પ્રભાવમાં આવી ગયો હોય તે પછી તમારે નાટક રહેવું જ પડશે છૂટકો જ નથી કોઈ જબરો મળ્યો તો ઢીલાઢસ થઈને રહેવું જ પડશે ગૌવા મેરી તે ગૌવા ગૌવા ગૌવા પણ એની એને ગૌવા બનાવવા તમને નાસ્તો કરી જાય તમારા આપણા બધાનો હે જગત છે બધું એટલું તો ડાયું છે કૃપા આવી ગયો અહીંયા આગળ અને કેવા જ્ઞાન ખુલ્લું થાય એટલે ટાઈમિંગ મળતા જ એ ટાઈમિંગની વાત તો બહુ છે પણ આ મળી ગયો છે આપણને ટાઈમિંગ આ અજ્ઞાધર્મમાં છે એ ટાઈમિંગ મળ્યો ને એનો પ્રોસેસ છે આખો સમજી ગયા અને જ્ઞાની પ્રાપ્તિ થઈ પણ જ્યાં સુધી જ્ઞાન પ્રત્યક્ષ નથી થયું પ્રત્યક્ષ એટલે હું શુદ્ધાત્મા છું અને અશુદ્ધાત્મા અને પ્રત્યક્ષ પટેલ છે એટલે કે પ્રત્યક્ષ શુદ્ધાત્મા આગળ છે અને આજે પટેલ છે હવે એ કેવળ વ્યવહારથી છેવો પ્રગટ થઈ ગયો એટલે પ્રગટને પ્રત્યક્ષ બસામસામાં થયા એટલે જે પટેલ શિષ્ય એમના સદગુરુદેવ આગળ ખુલ્લો થઈ ગયો શુદ્ધાત્મા આગર એટલે આપણી શિષ્ય દ્રષ્ટિબોખ જરૂર નહીં છે એને લઘુભાવ કહ્યો દાદાએ શું કહ્યું આપણે જ આપણાથી બોધિત થઈએ છીએ સ્વબોધિત એ શુદ્ધાત્મા દ્રષ્ટિ છે એટલા માટે એ પ્રજ્ઞા છે આખી પોતે પોતાથી શુદ્ધાત્મા આપણને બોધ આપી રહ્યા છે આ પ્રત્યક્ષતા એ જ રીતે જ્યાં સુધી આપણામાં એવી સ્થિતિ આવી ના હોય ત્યાં સુધી આવો ઉપયોગ ગોઠવીને કરવું બધું રહેવું આવી રીતે રાખજો જય સચિદાન સત્સંગ બહુ મોટી વસ્તુ છે મહાત્મ્ય ઘણું ઘણું છે ગોઠવણી થાય પ્રસંગ હોય વ્યવહારની થઈ હોય સત્સંગની આ બેનો ભેગા થાય છે એ બધામાં આ ભાવનાથી બધા જ સમજાવ એવી રીતે થવું બધું ચાલો દાદા અસિ જય જયકાર હો રાધા ભગવાનના સિંહ જય જયકાર હો રાધા ભગવાનના અસિંહ જય જયકાર હો રાધા ભ ગ સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના અસિમ જય જયકાર હો દાદા ભગવાનના સિંમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દા ભ ભગવાનનાસીમ જય જયકાર હો દા ભગવાનના અસીમ જય જયકાર હો દા ભગવાનના અસીમ જય જયકાર હો દા ભગવાન ના અસીમ જય જય કાર હો દા ભગવાન ના અસીમ જય જયકાર હો જય જય કાર દાદા ભગવાન ના અસિમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દા ભગવાન ના અસીમ જય જય કાર હો દા ભગવાનનાસીમ જય જયકાર હો દા ભગવાન ના અસીમ જય જય કાર હો દા ભગવા અસીમ જય જ હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો હો ભગવાનના અસીમ જય જય કાર ભગવાન ના અસીમ જય જયકાર રા ભગવાન ના અસીમ જય જયકાર હો દા ભગવાન ના અસીમ જય જય કાર ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર દા ભગવાન ના અસીમ જય જય કાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દા ભગવાનના અસીમ જય જય કાર ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો ભગવાન ના અસીમ જય જયકાર હો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 ભગવાન સિમ જય જયકારો દાદા ભગવાન સિમ જય જયકાર હો